એ આવો આવો આવી ગયા બધા અરે વા આજે તો નચિકેતા દેવી આવ્યા છે ધર્માદિત્ય આવ્યો છે કથન છે હાસ્ય છે અને હાસ્યભાઈ તો હસતા હસતા આવ્યા છે વા ભાઈ સાંભળો સાંભળો વાર્તા કહેનારો આજે હું તમને દલપત દાદાની વાર્તા વાર્તાનું નામ છે છોગાળા હવે છોડો સાંભળજો વાર્તાનું નામ છે છોગાળા હવે છોડો એક વાડી વાળની ઓથેલ હતી નાના નાના રૂપાળા રૂપાળા ધોળા તો જાણે રૂ ના પોલ જેવા દી ઉગે ને સસલો સસલી નીકળી પડે ચારો ચરવા બચ્ચાને રાખે બખોલ માં એના ઘરમાં કે કે અહીંયા રહ નીકળતી વખતે બચ્ચાને કે આગા પાછા થાશો નહી બખોલ બહાર નીકળશો નહી પણ બચ્ચા તે બચ્ચા તમારી જેવા એકલા પીડ્યા નથી કે બહાર નીકળ્યા નથી એને નાચે કૂદે ગેલ કરે एक बार बच्चा रस्ता वे हाथी हाथी बाजू पर उभा रही गया तो खसे नहीं हाथी के अला छोक माँ क्या थे? बच्चा के हाथी के शुकाम होई तो बे बोल के तो जाओ बच्चा कई बोलिया नहीं हाथी भाई तो चालता था एक दिवस बे दिवस, दिवस बच्चा तो रोज रस्ता वो राथी भाई फरी पूछू छोक माँ क्या छे तो बे बोल के तो जाओ बच्चा बोल नही हाथी भाई चालता थे આવું ઘણા દર જેવડો હાથીડો કહેવા દો તમારા બાપા ને તમારા પપ્પા આવે એટલે કહી દઉં બધું જુઓ પછી એની શું હાલત થાય છે હાથીની એટલામાં આવ્યા સસલાભાઈ સસલીબાઈ કે છે બધી વાત કર્યો અને સસલાભાઈ નો તો મિજાજ ગયો ગુસ્સે થઈ ગયા સસલાભાઈ સમજે છે શું એ હાથીડો આવવા દે મચ્છર ને સાલા ને એની વાત છે હમણાં સસલાભાઈ તો રાત આખી ઊંઘાની પડખા કૈસા કરેલા ભાઈ એની વાત મનમાં બરાબર એમણે બેસાડી લીધીઓ આઈડિયા આવી ગયો વાળ માંથી એક લાંબો જાડો એવો વેલો ગોતી કાઢો વેલ હોય ને વાળ એ ગાળિયાનો એક છેડો એ ઝાડનો એક છેડો વારની એક થોર સાથે બાંધી દીધો અને ગાળીઓ નાખ્યો રસ્તા વચ્ચે આથી પણ વળી સસલાભાઈ સફાળા જાય ગાઓ અને થોર ની વાળે બાંધેલો ગાળિયાનો છેડો છોડ્યો બાંધો એને બાવળ ના થયું કે આ હાથી બાવળિયા બાવળિયા ને ઉખેડી નાખે તો હાથી તો બાવળિયા ઉખેડી શકે ને ભાઈ હે એટલે એને એ થઈને ગાળિયો છોડ્યો સસલીભાઈ ક્યારના બખોલ ની બહાર આવીને સસલાભાઈ શું કરે છે મૂછ ઉપર આમ તાવતી તો આ એક કામ કરું આ એક છેડો હું મારા પગ સાથે બાંધી દઈશ લ્યો સસલાભાઈ ને હું શું અને સસલાભાઈ ખોખા રખાતા એવું સસલાભાઈ વિચાર્યું પારકું એ પારકું એના કરતા પોતાના પગે જ બાંધી દો સસલાભાઈ ને એટલી બધું ગુમાન હતો એમણે તો એ ગાળિયાનો એક છેડો વેલાનો એક છેડો પોતાના ડાબા પગે મજબૂત તાવ દીધો આમ કરી છસલીબાઈ કે વાહ મારા છોગાળા રાણાજી હવે તમે મરજ સાચા હવે તમે બહાદુર બોલો બોલો સસલી આ સસલાભાઈ તો છાતી કાઢીને બેઠા એવામાં દૂર અને સસલાભાઈ હિંમત ભેગી કરવા માંડી આવી જા મગતરા માં છોઈ લેવા છે રાણાજી નો વટ એટલે બોલો હાથી ભાઈ તો મસ્તીમાં મસ્તીમાં ચાલતા હતા એમના પાછલા પગમાં ઓલા વેલાનો એક ગાળિયો ભરામ ધમ ધમ પણ હવે તો આપણા સસલાભાઈ તણાયા એ તો જાય તણાતા હાથી સાથે ધસડાવા લાગ્યા છોડતા નથી એ જોઈ ને એમને હાથી ભાઈ ની બિચારાની દયા આવી બિચારો હાથી લઈ જતો હતો એટલું જોર ભેગું કર્યું ને સસલાભાઈ બોલ્યા બિચારા છોગાળા તો છોડે પણ સુંધાડા ક્યાં છોડે છે લઈ જતો હતો એવડા મોટા હાથી પાસે કઈ સસલા કોઈ દિવસ અભિમાન કરાય ન કરાય ને ચાલો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશ આવજો